તમે કોણ જાણો ત્યારે સાચા ભગવાન ને પોષણ થાય અને ત્યાં સુધી તમે કોણ છે જાણતા ગ્રાંતિ ને જાણો છો હું અસમ છું તો અસપ્ય ભગવાન મોટી ના રાખી પાછળ પગે ના રાખે પગે અમારે અમે બધું જાણતા હતા બધા માં આખો દેખાય ને ચોખ્ખો દેખાય ચોખ્ખો આ બધા એને જે આ વ્યવસ્થિત વન જ કહી જાય આ કુને હોવું બહુ મુશ્કેલ છે નિરાંતરી આ લોકો વાફમાં છે લાઈફ માં ભગવાન દેખાય તે વાઇફ માં દગા એ નમસ્કાર કરે છે અને આ લોકો થાય છે ને હંકાર છે દિલે તો હિ નભ એક તિન ચાર સાઈજ ને કોઈ બે લાખ દાવે કોઈ હેલ્ધી કાતિમાં રેવું તિન ચાર થાય કે કોઈ એક તિન ચાર થાય લાખનો દાવ મળી એટલે મોહિ આ ભર એની ચિંતા તો અનંતવતાર ભટકે હિમાલય ભટકે તો પછી વધે નઈ એવી વસ્તુ છે આ તો અલગ રીતે તો આપ્યો પણ મોહનભાઈ થી ખોટું કામ થઈ જાય છે એ તો ખરાબ જ કેવાય ને અને બીજા બધા તો અમે મારે સાત હજાર છે એ લોકો ભલવાનલાલ ને હે ખોટું કરતા નથી પોતે એનું હું જાણું કે પોતે કરતા નથી આ કરે છે તાતી કરે છે તેને ઉજાણું સમજું ખોટું કરે તો પછી ઓગસ્ટ પણ એક ખોટું થાય એવું જ વિજ્ઞાન આપ્યું જ્ઞાન આ તો હોય આ તો દાદાની ભ્રમણી એક કરોડ રૂપિયા થઈ ગઈ આ દાદા એ ત્યાંથી આવી એક કરોડ રૂપિયા તમામ વસ્તુ આપી રહ્યા દાદા પાપ ના લાગે અને બીજા બધાને એટલે આપડે જેમને ના લાગે પાપ અને બીજા બધાને કેમ લાગે હા બીજા ને આ ભાઈ તમનું નામ અશોકભાઈ જ્ઞાન માં વર્ષે અશોક ની ભ્રાંતિ ચૂકી જાય તો અશોક ની જાતદારી હું અશોક છું કઈ પણ ભાન છે ત્યાં સુધી તમારી શું અત્યારે પાણી થઈ જરૂરી દેખવું પડે પાણી થતું જોઈએ અને બીજ નાખે ને પાણી થતું અને અમે પછી કાયમ વડે દેવાનું પછી ટૂંક નું પાય ખુદ ભગવાન જેટલા યાદ કરે કારણ કે કોઈને કોઈ દુઃખ રહી નહીં કોઈ શિયર રહી નહીં કોઈ માર મારે તો એનો હવામાન ગુનો છે નહીં લૂટી ગુનો નથી સમજાય છે કારણ કે અનાધિકાનો અનભ્યાસ થયો ને આ અભ્યાસ થઈ ને આ નવો અભ્યાસ કંકળવ વિજ્ઞાન આઠ હજાર રીતે લાગે તો યાદ રહે હજાર દાદા નિરંતર યાદ રહ્યા કરતા નિરંતર તમારું ઊંઘા ચલાવવાની જવાબદારી મારી એમ ભેગા કરવા ઘરે બધું દાદા બધા પાછા થોડું ધીરું કરાય એવું છે નહિ અને થોડું કામ લાગે એવું નથી અમારી વાતો થશે રિયલી હોય જગત રિય હોય આ વાતો અમારી ઉમેરવાજાયું મારી વાત અને બુદ્ધિનો મોટો હોય છે સંપૂર્ણ પાક થયા સંસર ગયા બુદ્ધિનો પંદર ભગા થઈ જશે હજુ અમે વૃદ્ધિ જતા હોય છે પતિ નહીં ગયેલા હતા પણ ભક્તિમાં આવી ગયા ભક્તિ કરાય દીધા દેખાય નહીં પણ આત્માની ભક્તિ કરે પોતે ભગવાનની ભક્તિ પોતે કરે ખરા ભગવાન મહિવાળા જે છે તે ભગવાન બની જાય બાળ ભગવાન ગોડ ઇઝ ની અવરી ક્રિએશન એ બધું ઇઝી બોલો વાળી બન નોટ ઇન ક્રિએશન આ ક્રિએશનમાં આ જે બનાવેલી માણસ એ બનાવેલી વસ્તુઓ બને છે કેવા નથી માણસ જે વસ્તુ બનાવી કહેવા નથી દરેક ક્રિયરની અંદર ક્રિયર આ જગત લોકોને દેખાતા નથી આ નવી ક્રિય ભરે કૃષ્ણ એટલા બધા જીવન માણસો દેખાડું થોડા કૃષ્ણ ની વાત કરવા છે થોડા મોટા મરેલા મનુષ્ય મરેલા ભગવાન દેખાશે અને આ સાચા ભગવાન ફરવાની હા કઈ વાત હતી અન્યાય છે જ નહીં બધું બરાબર છે ડેરા સરોવ એક પ્રત્યે પ્રશ્ન કરવાનો એક બધા ધર્મોની એકતા ડેરા બધા એક ધર્મની એકતા મતભેદ થઈ જાય તો આ લોકો પ્રધાન મતભેદ મારા કારણ કે અમારો ધર્મ આ અમારો ધર્મ છે ધર્મ પાકાય મળી રહ્યા મમતા ઝઘડા એ બધું કાઢવા માટે આ કરે કરે છે અત્યારે તમારે જેવા નહીં કોઈ કામ કરે છે જગતના કલ્યાણ માટે ભગા થાય તો બરોબર મારા બાપુજી મંદિરે જાય છોટાઓને મૂર્તિઓને બધાને પ્રાર્થના કરે ખરી પ્રાર્થના કરવાનો કયો માર્ગ કઈ રીતે સાચી પ્રાર્થના થાય ત્યાં બધું કરે છે બરાબર કરે છે કે નહીં આવે પ્રાર્થના કરે છે જાય છોટાઓને પગ લાગે મૂર્તિઓને પગે લાગે ત્યાં પ્રાર્થના કરે આવશે બિલકુલ ના આવે આ ના કરે તો બિલકુલ આવે નહી કરે નહી આવે નહી આ ચેપિંગ છે બધું આ ચેપ ઉપર છે સમજાય નહીં તો ખરી ખોરી કરતા કરતા કાતી ઓછો થઈ જાય તો હવે થઈ જાય શું કર્યું કોમન અમે ગોળ ગોળ ના થઈ ગયો ગર ને તો અહીંયા ના પી ગયો ખરી વસ્તુ પ્રાપ્ત ના થાય તો સુધી ગોળ ગોળ થઈ ગયા કલ્પના મળી મળત સૌથી ગણિત જ્ઞાની મળે નહીં રેલ સ્ટેશન આવે નહીં ત્યાં સુધી કલ્પના ડાળ ફેરી ફેરી ગોળ ગોળ ફેરી પડે બીજ ના થવા દેજ ના થવા દે રેલ ગુટો હોય તો બીરુ કરતા કથા કતે થાય પણ બિલકુલ બીરુદ ના કરતો હોય તો ખરી પગતી ને ટ્રાયલ એટલે ટાયલ એટલે સાબિત કહેવાય ફરી એક પ્રશ્ન ઉભો થઈ લાય હા બીજો કઈ પ્રશ્ન હોય તમારે ત્યાં ભગવાને જુદા જુદી બધી કોઈ કાળો કોઈ ઘોરો કોઈ જુદી જુદી કેમ બનાવે મનુષ્યમાં જુદી જુદી છે સંસારમાં બધું હોય ચાલુ સંસાર કહેવાય બેન વાળા જોઈ લે બેન વાળા બેન વાળા તમે એકલા પીપુળીઓ વાળા આવે તો ગમે કરું છે બી પ્રશ્ન થશે કોરી પેટ એ સમજે સમજાવ સમજાય એને અમુક બી ગયા હોય કઈ ધીમે ધીમે આ પ્રશ્ન જે હોય કે તારે જેટલા વાઇડ લાગ્યા જગતમાં એ બધા વાઇડ છે ઓબ્જેક્શન દે કે મને દેખો તો કે ઓબ્જેક્શન છે આ મદાનનો મદાન બદલ બદલ મોડી ગઈ દર્શકે હીતે કે આ મદાનનો મમે કે હોય જો આવું હોય ને કોલ ઓ બે ન આપડે શું ભાવ એમ કે આપણું પાક થયું આપડે ભગવાન ભગવાન ભગવાન મારા થી આ દોષ થઈ ગયો છે કારણ કે એક દોષ ના ઓહો પણ હોય છે પાંચે પાંચે પણ હોય છે આ દૂધરી આપડે દોઢ ગટણી કરી હતી તો દૂધીને પડ જતું રે લોકોનારાજર રાખતા નહીં હવે આખી મેટી બુધી અને બધું થોડીક આવે ઓનલાઈન બી બી આ તો સાઈટ પર બી દેવું ના દેવું નહી આ તો કઈક છે આ ગરીબી ભૂખ મરાને ની દે ના એ ચોનું પણ શું છે આપડે હું પૂછું કે જરૂર છે અને માણસ છે આ ભગત બધા ઈચ્છે છે કે ભગવાન લોકો વર્ષના શા માટે ઉભા કર્યા મારે કેવું પડશે ત્યા થાય આ લોટર છે જેના હોય ને તો અહીંયા બધું આખું ખરાબ ખરાબ ખરાબ થઈ જાય તમારા જે ભગવાન કઈ ગજુ કાપવા એટલે એ ગટર છે Oh that is <laughs> the the moderator ya the so the the Alexander Jana Deone previous <coughs> line to talk about the go that side the the do not do it you know that is the thing is <laughs> the thing is <laughs> not તમારું સાચું છે તે કોઈ લેશે જ નહીં તમે બહાર નાખી દો અને ખોટું હોય તે ઘર માં આપડે પોતે જ પોતે લગી ને પોતે આ હિસાબ ચોક્કસ હિસાબ છે મુંબઈમાં ફોર્ટ એરિયા છે ને આ ફોર્ટ એરિયામાં એટલે તમારું ઘડિયાળ હોય એ સાહીઠ કલાક સેન હોય અને ઘડિયાળ હોય આઠ દસ હજાર દિવસ થયું તો હોય તમારું એટલે પછી તમે એમ જોખમ પડો નહીં કે ભાઈ આ તો દરિયામાં પડ્યા જેવું હવે એમને થયું હાથમાં આવવાનું વાટ એરિયામાં પડ્યું એટલે દરિયામાં પડ્યા જવું હતું ને ફળ માણસ કેટલા માણસ કૈફી પડે ખબર પડે એટલે તમે એની ઉપર વાટેલા જગ્યા દરિયામાં પડ્યું ગયું આવે એમ કેમ તમે ઘેર જાઓ પારલા ઉતરા ગમેતા ઉતર્યા અને ઘેર ગયા પછી જતા રહો તમે પેસો જતા કરાવડા પેપરમાં ખબર આવે આવા કેટલાય કેસ જોયા છે ગેર અને મતલબ ધ્યાનથી કહું છું મારે આવા કેસ ની જરૂર નઈ હું તો બધું જોઈ રહ્યો ભગવાન પ્રત્યે જોઈ રહી આ બંને જગ્યા રીતે ઉંધાળો એટલે આ બધું સભ્યો નથી ઘણા બધા લોકો પાછું જાહેરાત આ તો કાયદેસર જગત છે બિલકુલ હન્ડ્રેડ પરસેન્ટ કાયદો નો કાયદો આ કોર્ટ ઓફ નથી બિલકુલ કાયદેસર નિર્ભય ધન ફરવા જેવું છે જયારે કાપી નાખે કાપી નાખી બોલવું નઈ એલ વિજ્ઞાન અનાદિ અનંદ જગત છે અનાદિ અનંદ અનાદી અનંદ આપડા શાસ્ત્રે અનાજિ અનંત કર્યું અને ભગવાન થિયેટર કોને મૂક્યું સંપ્રદાય વાળા સંપ્રદાય વાળાને તો થિયેટર ના મૂકે નહીં ઘેર જોતા હોય બધા બોલું એટલે બધો સાયટર નથી આ થિયેટર એવા લાસ્ટિંગ એવા લાસ્ટિંગ જગત એવા લાસ્ટિંગ છે સાયન્ટિફિક છે આ બધી વાત આપે કેમ છે આપણે વાગીએ તો કે એનાથી આપણે ઊંચી ઊંચી ગતિએ જઈએ કે નીચે પડીએ ઊંચે જઈએ કે નીચે પડીએ ઘર ફરી ફરી ફરી ફરી કાયમ આવી માફી પચીસ ટકા મુનો પંચોતેર ટકા માફ થઈ જાય અને પાપ કરી અને હસે તો સાહી ટકા થઈ જાય તમે કહું કે જોઈ એવું છે તમે કરવા જેવું હતું અને ત્યારે ના વિજ્ઞાન છે લે ગયી સુરિયાને કે બેગ ડાઉન થાક બેગ ડાઉન થાક બેગ ડાઉન થાક આયડી માંディア ને ના કે મમ્મી તો બોલતે બોરુ છે ને માં ની તો કોણ છે તો જો માં એ ની કે બોડી ઇઝ માઇન્ડ ઇઝ માય માઇન્ડ ઇઝ માઇ માય માઇન્ડ કરાઈ વેરિંગ કરશું મારે માય માઇરા નરે જ આપડે જેમાં <coughs> <coughs> <have to> <coughs> <to coughs> આપડે એ પેજ માં જઈએ ત્યારે આફ થાય ને પછી ફરી જન્મ ના લેવો પડે ત્યાં સુધી પાછો જન્મ લેવો જ પડે આપડે જ્યાં સુધી ત્યાં સુધી પાપ છે હવે આવું છે કે આ બધા સંભાળો તો નથી ગોતી ઊંઘી નાખી લ્યો ના ઊંઘી જશે નહીં એટલે ધંધેઈ ઈ બોય જમ બેટા વી પાપ લાગ્યા કરે દે ભૂખો ઊંઘે તો ભાઈ જઈ શકે તો આ લાગુ કરેલો જન રાખ્યા નથી કે છે તારે ગયું છે કે નથી જાણતી હા એટલે તું નથી નથીલ નો પણ ગુ આમાં ખરેખર હું લોકો ઘણી ટકા તારે કાઢવા મિનામ કાઢવા જેને કઈ વિચાર આવે ને ભરું એવું બોલું એના પર વિચારવાનું ના હું કેવું છે એજ ગુનો છું માનું છું કે હા <coughs> ચારે એ બધું સમજી ગયા પછી શું થશે બેસીને સમજી લો તો પણ એવું હોય સમજો નહી હા ત્યાં જવાય થોડા આગળ ટૂકડા થઈ જાય એ તો નહી દુખિયે છે બને બલી આ જુતા જુકોજી નું કારણ એટલે ગમતું નથી મને ડર માં અને બંધી નથી ઈટ કે વોટ ના એને કના તો કી કે વોન કી કે સુફ આફર ધ પોઈન્ટ સુફ આફર ધ પોઈન્ટ રાઈટ હા ફરતો પાંચ હજાર ડોલર નો બાર હતો બાર સાત હજાર રૂપિયા નો ખર્ચ હાથ થતો હતો અને પોતા નહીં મને મજા કદી બધું થઈ ગયો અરે કાયર થઈ સત્તા જ કઈ રીતે ક્યારે જો ભટ્ટો કાઢી ચેઢો દેવો નહીં દાદા આપે મારી પાસે દિમાગીર આવી અમને એમ લાગે કે આ રેગ્યુલર સ્ટેજમાં રહીએ તો આ કેટલી હોય ને તો પેલો એ નાખી બોલાવી કહેવા ના દે તમે છોકરી કેમ ના આવે તમને છોકરી કેમ આવે એવું થયું અમને એમ લાગે ત્યાં છોકરી રેગ્યુલર પચાસ છોકરા regulatory mein lagaye gaye policies milaav ko theek karna hai investment mein use mujhe lagta hai ki fayda nahi hai any benefit hai isko kaise kar sakte hain par is samay ye group patra hoti hai na તો પછી દાદા એ નહીં કરે પૂછે છે સાચી છોકરી હોય તો તમે તમારા માં પાવર છે ને બાકી કરવાનો પાત્ર હોય પાવર પૂરી અમે પૂર્વ અમારી હાજી પાર ઉભો થઈ જાય જેટલો ગૃહ એટલો દબાણ થઈ જાય અમારી હાજરી નહીં અંકુપાલન કરી ગયા ખુદ કરી શકે આ દેહ ના માલિક બટલા એની વર્ષથી નથી આઝર ઓફ ધીસ બોડી ઓઝર ઓફ ધી અ the political die and the American person and then the war formally begins <laughs> and he is <laughs> a soldier of the army of the United States he is saying he is a soldier he is saying he is a good friend and pressed by his friends he came he was ready to come to દરેક સ્ત્રી દરેક છોકરીને તમારે ચાન્સ આપવો જોઈએ કાર ગમ